ભગવાન નાના નાના જંતુઓમાં જીવમાં ગુજરાતી લૌકિક રીતે અને અલૌકિક રીતે સુધાર બધા સમજાવ્યા વ્યવહાર થી રીતે સુધાર વ્યવહાર કેવું પડે ને આપડે જે હો હોય કેવાનું કોઈ મામા થતા મામા કેવું કાઢ વ્યવહાર થી બધું વ્યવહાર થી મારો બાળો બધો નિરંતર બદલાય કરે ક્યાંક જૂનું થાય જૂનું થાય કબુ થઈ જાય ત્યાંથી આ ચામા નવારણ માટે કઈક આપડે જે કહીએ છીએ ને તેનું પાછું હાડકા થાય બીજું થાય અને નખમાંથી નખસે ને ઘર નીકળી ગયા કયા હાડકા માં હાડકા ત્યારે ને તો એટલે હવે તમને સમજાયું એક રિલેટિવ સમજતા નહો એટલા અંગ્રેજી મારે બોલવું પડે બે વાક્યો છે આપડે એમ જ મારતા કે ના હું જ છું રંગછોડ હું જ લોકો સિકમભાઈ નામથી અને આપડે આપડી જાત ને ઓળખવી જોઈએ છું તીધું વાક્ય છું અતાળ સુધી તો આપડે બે લાખ કમાયા તા કે હું કમાયો હું કમાયો બોલે આપડે કઈ કેમ હવે આમ થઈ ગયા ઠંડા થઈ ગયા તો કઈ ભગવાન રૂઠ્યો રૂઠો નતો ને હવે કે આરોપ આપવાનો ભગવાન ને આપે અને કમાયા ની મજા કરીએ પોતે અભિમાન કરવું હોય તો ભગવાન ના બોલે બોલે છે એવું બોલે અરે એક જન તો એવું કેતા કેમ ઠંડુ ચાલુ છે ના માયો પછી અમાર જમ્બે મારી વેચે શું તો અમે આ લોકો ને આરોપ આપવા માં નઈ આક્ષેપો આપે આરોપો આપે બધું જ કરે આ લોકો પછી ભોગવે ખરા भगवान चलाता है भगवान चलावे बंधन थाय बंधा व्यवस्थित नाम शक्ति चलाव था व्यवस्थित नाम शक्ति से સૂર્ય ચંદ્ર તારા બધું નિરંતર વ્યવસ્થિત બધું વ્યવસ્થિત બધી કાળજી રાખે છે એટલે આ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે હા તમારે કશું કરવું નહીં પડે વ્યવસ્થિત નામની શક્તિ ટિકેરણા કરશે અને તેવી લેશે અને તમારે જોયા કરવાનું ટિકમભાઈ નું કેવી રીતે કેવું નહી જોયા કરવાનું ટીકમભાઈ બઉ હતાશ થઈ ગયો તો આપડે ખબર થવો કે અમે છીએ તમારી ગભરા ગભરાશું નહીં કરે તું ના પતા હેરો સાબળીએ ડાક્ટર શું કરવાનું રસ થી દાખલો આપું કાપનો પ્યાલો હોય તો હું લઈને જતો અને પછી હાથમાંથી સરક્યો તો મેં પ્રયત્ન કર્યો ઠેઠ પછી પડી ગયો ભાગી ગયો તારું લોક શું કે બીજું કોઈ હતું એકલા તમે તોડી નાખ્યો નથી તમે તોડ્યો ત્યા વ્યવસ્થિત શક્તિ તોડે છે વ્યવસ્થિત શક્તિ શા માટે તોડે છે ત્યાં આપડા લોકો એક ડઝન કપડા લાવે ને હાથ પેરી સર તમારે કઈ જોવા નઈ આવે સપ્લાય એને કરવાનું છે તોડફાડે એને કરવાનું છે કપ પડી ગયા વ્યવસ્થિત છે એમ કેવું કે ભાઈ દાજો નથી ને બાકી ના એ તો ખુશ થઇ જાય આપણી પર અને પછી ધીમે કેવું ઉડ ચાલુ છું એવું નઈ ધીમે રેમ ચાલ્યા આવે ને જરા એવું કરવી પડે આપણે જ વાળી વ્યવસ્થિત પાડી નાખીએ પણ આપણે એને મોડે વ્યવસ્થિત નાખે વ્યવસ્થિત એક દાખલો આપે બીજો દાખલો આપું છું બેંક માંથી રૂપિયા લીધા એક ગજામાં છે બે હાજર બે હાજર મૂક્યા અને પછી લઈને આવતા હોય છે કે ભાઈ ટીકમભાઈ ગજુ ડાબી રાખજો તો આ રસ્તો ખરાબ છે ટિકમભાઈ બોન ના હોય આપણને બોન બધું બોન બધું આપડું અને ભણ બધું આપણું આપડે ગજુ ડાબી રાખજો કે ગજુ ડાબી રાખ્યું જમા કઈ કાતી ન હતી એ મસ્ત વાટારો રાખે છે આમ નાખ્યો અને કાપી ગયો તો આપડે વ્યવસ્થિત કેવું શું કેવું કોઈ જગ્યા નો એ ચુપતે કરાવડાયો એટલે આપણે વ્યવસ્થિત કરી અને ઘર બની જવા મળવાનું ખબર ને રસ્તા માં કોઈ પણ આપડે એમને વ્યવહાર માં રહેવું પડે ગજુ દેખાય પછી ગેસ જતા મારી અત્યારે આઠ વાગે તારે પછી મન તો ખરું ને અહી ખબર મન તો ખરું ને તો મન શું કે દાદાના કયા પ્રમાથી વ્યવસ્થિત વાતો કરો છો પેલા હાથો આપવાનું તેનું છું પેલા ઈચ્છા આપડે હમસી જવાનું ત્યાં રાત જવા ડાવા કરજે એને ઊંઘવા નઈ ત્યાં એટલે આપડે ઘરમાં બેસી તરત જ કહેવાનું કે દૂધ નાખીને કીરો બનાવો સતના કથા જુઓ અને પછી હવાર માં જાગ્યા હતા પોલીસ વાળા આવેલો પોલીસ વાળા કે તારે શું છે તમે પેલો પકડાઈ ગયો છે હા શું હકીકત છે પૈસા બધા દારૂ પીધો અને રમી રમ્યો છે અને આઠસો હોય છે આપડે ગજા મૂકી દેવાની અને હારી છે એમાંથી પંદર રૂપિયા પોલીસ વાળા ને આપવાના કેટલા પછી ચા પાણી કરી અને પેલા પેલા મારે માઈ ઠુકી ના નિ ઉધાર કેમ હવે અહી અજ્ઞાની માણસ બે ખોટ થાય કેટલી ખોટ ખાય અજ્ઞાની માણસ કેટલી ખોટ ખાય બે એક તો બે હજાર ગયા કકડાટ જો કાટા આવતા કેટલી ખોટ ખાઈ છે લમણા લખેલી એટલી ખોટ ખાઈ છે બીજું લમણા નથી લખેલી તે શું કરી માં અરે ઘેર જેને પાછો જમ્પે શું કરો છો છે બે પાછી ગયા આવું બધું હળગાય હળગાય કરે ના પોચરો જીવે જીવાય ના છે અને આપડે શું કહ્યું એમ કહ્યું કે એક જ કોટ ખાય આપડે જ્ઞાની આ જ્ઞાન લીધેલા હોય એક જ કોટ ખાય બે ખોટ ના ખાય એક એક છોકરો મરી ગયો હોય તો છોકરો મરી ગયો પાછું ઉપરથી મોટું પડે અરે માથવા વાળો લે ને બહુ વાળું રડવું વાળા તેનો વાતો નથી પણ કકડા કરવાનો રડવા રડવું એ જુદી વસ્તુ કકડા વસ્તુ ને કેટલા વાગ્યા કેટલા અંદાજે કેવાય દોઢ દોઢસો બસ અંદાજે દોઢસો બસો કેવાય અને પછી ગાયો વરસાદ બળદ બળદ બધા આવે ને ભેગા થેલા થાય ને એ બધા ઋણ પૂરું કરવા આવે પછી તો મોટા મોટા બહુ બહુ બહુ ઋણધારા થાય નોંધ નાનો હોય ને કે છો પાસે ખરા બે ચાલીસ હજાર થાય નથી આટલું ચોખ્વટ થઇ જાય તો શું ચાલો આપડે આ ફાઇલો કેજો ને શું કેશો ફાઇલ ફાઇલ નો નિકાલ કરવાનો આ ફાઇલ નો શું કરવાનું નિકાલ સંભાળે નિકાલ કેવું સંભાળ થયા હોય અને આપડે દેતા નથી તો બઉ ભૂખ લાગી હોય ને તો આપડે ઉપાધિ થાય આપડે અમે કહીએ નાલી કરવો આ બીજી ફાઇલ છે એ ફાઇલ નો સંભાવે નિકાલ કરવા આપણે સમભાવે નિકાલ કરવો એટલું જ આપડો ધ્યેય દાદાની આજ્ઞા કોઈ પણ ના થતું હોય તે તમારે તો આજ્ઞા અપાવી તમે શું ક્યાં થાય કે ના થાય તો નો વધુ નહીં હવે સંભાળો નિકાલ કરવો તમારે ઓફિસ માં જવું છે સરકારી મામલતદાર કચેરીમાં અને ઘરમાં કહ્યું કે મારે પાંચ મિનિટ મારે જવું છે જમાનું મૂકી દો તારે બધા ઘરવા રાખ્યા શું ગયા પાંચ મિનિટમાં આવો કહે ને આપણે ત્યાં ગયા ત્યાં બેન સાથે ઘડી ઉતારતા ઉતારતા ફોસી લપસી ગઈ ઊંધી થઈ ગઈ ઘડી રાખી ઊંધી થઈ ગઈ હવે શું જ્ઞાન હાજર ના થાય જ્ઞાન શું હાજર ના થાય કે છે દાદાજી કયું જ્ઞાન હાજર રહેવું આ ઉધી કરી વ્યવસ્થિત સમજ અને વ્યવસ્થિત વ્યવસ્થિત કર્યું નથી અથવા મૂકી દો મારે બીજું કશું આધાર નથી કહે એટલે સંભાવ નિકાલ થઇ જાય હવે બીજો દાખલો આપવું બીજો દાખલો એક રૂમ માં બેઠા બેઠા સુધાત્માના ધ્યાન માં પડ્યા છીએ અને બહાર બહારનું વાસેલું છે તો આગળ આમાં કર્યું બાયણા પર તમારે શું કરવું પડે પૂછવું પૂછવું તમને શું લાગે કોણ આવ્યું લાગે છે એવું લાગે ફાઇલ એ ફાઇલ આવી કયા નંબર ની ફાઇલ સી ખબર પડે લાગે તો ના ખબર પડે એટલે આપડે જોવે હે પછી ધ્યાન કર્યા કરી પચાસ નંબર ની ફાઇલ આવી હોય સલિયો સાહેબ તમારી મહેતાજી ને તાઈ ગોધરા ખ્યા છે ખાણના પૈસા નથી આવતા ઝઘડો છે એનો ઊંચો મૂકવાનો તે સલેબર ને વેહારી અને બસો ચાલીસ બદલે પચાસ માં ના માને પોણા ના માને હો પણ ના માને તો એકસો આપીને ઊંચું મૂકવાનું કે સલેમાન ને કહેવાનું એકસો એ લઈને જતો હોય પછી ચાલીસમાન ને પૂછવાનું સુલેમાન કોઈ દુઃખ નહીં ફાયદો નિકાલ પચીસ રૂપિયા કરો ને તો એમાં તો રૂપિયા ના હોય આપડી પાસે મોટું દેવું થઈ ગયું હોય મોટું દસ લાખ રૂપિયા નું રૂપિયા ના હોય ને તો આપડે એમ કહીએ દાળી માં ગાલી ને આપીશું સમાધાનજો આમ કહેમો શું થયું સમજ ને તમે ડાળી માલ કરતા આવડે હવે તો આ જ્ઞાન મળ્યા પછી કારણ કે તમે દુદા છો ડાળી માલ કરનાર પિકમ ભાઈ કોણ ડાળી માર કરે આપણે મારે હું નમે સજીઓ ચોથી પાછો નીકળી અને ત્રીજે ચોથે ઘેર ગયો को तरा पे एक ने मारा दो तो को रुपया पैसो पैसा दी साहब महु थे शू करू मैं भाव पैसा सा કોંગ્રેસ નથી કોંગ્રેસ નો કોંગ્રેસ ના હોય કોંગ્રેસ એટલે કોંગ્રેસ નો પેલા ડફડા આવે સાહેબ તમારો મોટા માણસ છે પણ મારે ખોટ જાય ને હું કેવી એટલે પેલા કોંગ્રેસ દ્વારા મનમાં ચીડાયા સજિયા ના જરાક સાહેબ શું કહ્યું છે બોલ્યો સાહેબ મેં બી દેખલું પૂરા પૈસા હતા ઝઘડો ઉભો કર્યો કર્યો વાળા જોયેલા જગત અરે મારી તો તમાર નતો થાળી આવી હોય એવું હો આપણે ડબા નિકાલ કરી નાખવાનો શું કરવાનું નિકાલ જે કકરાટ મળતા આ શાક આ શાક ખારું બીજા આટલા બધા કયા વગર સુધરે નહીં કે સુધરે નહી કેવું છે સુધારવા માટે હાર કેવાથી ના થાય સુધારવા માટે પ્રેમી પ્રેમ કેવી દબડાવતા પ્રેમથી બોલતા છે સુધરે એમ કહેતો તમે પ્રેમથી સુધરે એમ કહો છો ને હા પણ આ લોકો બધા પ્રેમથી કરતા છે એટલે આખી જિંદગી સુધારવા લોકો આખી જિંદગી અડતાલી સુધારવા પ્રયત્ન પાસે જિંદગી પૈસા આપી નઈ પણ એનો સુધારવાનું જેટલું નહીં વાળો જેટલા આબુ વાલી ને આબુ રમણ વાળા થાય બધા એને આબુ કહે તો નહીં પડે આબું દમણ એવું આ દુનિયા સુધારવા તો દસ્યો નહિ અને સુધારવો હોય તો જ્ઞાની પુરુષો પાસે તમને જ્ઞાન આપે સુધારી શકો હવે તમે સુધારી શકો ખબર બાકી અજ્ઞાની માણસો સુધારે જ નહીં બગાડે હવે એવું કઈ વાત વાસરો નથી આપડે તો ખાદીઓ મિરાતે ફાઇલ ધો નિકાલ શું કરવાનું ધારો નિકાલ એટલે શું દોડ વાડકા ખાવા એટલો હોય દોડ વાયુ ખાવા બીજું હળી ના ખાવાનું કાધક નથી આ વિજ્ઞાન છે વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન તો સમજે તો અલૌકિક વસ્તુ છે કેટલા ત્યાગ થયા ને હા પાંચમું વાક્ય છોકરા સુદ્ધાત્મા ના કે ત્રિકમભાઈ ના શુદ્ધાર્થના સુદ્ધાર્થમાં છોકરા છોકરા હા તો છોકરા થી મારું કેવાય ને શ્રીકમ ભાઈ હા શ્રીકુ બધું શું આવ્યું સુધારપા થયા હા એટલે તમારા માં તો ક કે શુદ્ધાત્મા ચોપડે ખોટ ના જાય એવું કરવાનું તમારે શુદ્ધાત્મા શુદ્ધાત્મા ચોપડે સીધ ખોટ ના જાય તમે પોજ્ઞા બરોબર પાડે એટલો રપો રે જેટલો પાડે એટલો રપો અને બીજું અમે અહીંયા આવ્યા હોય કે બોલેરી આવ્યા હોય નજીક માં આવ્યા હોય તો દર્શન કરો પાણી છોડવું પડે પાણી ના થોડી જાય તમને સમજાય પંદર દારે મહિને એકાદ બે પાણી ના થોડું પડે એને વડોદરા આવ્યા હોય આયા કોઈ કરી નહીં પણ આવું તો આગળ દર્શન કરીને પાછા આવવું બરોબર ને તો પાણી છોડશે મોટું થશે આ પાંચ આજ્ઞા એ વાર કરી છે પેલા ટિકમ ભાઈ ખરેખર હતા એટલે એ અહંકાર હતો અને અહંકાર જે અહંકાર હતો તે સુધાર્થમાં વિલય થઈ ગયો અને હું હું માં બેસી ગયો પેલું હું તો ખોટું હતું ખબર ને એટલે આજે અહંકાર મંગતા બે ગયું હવે અહંકાર મમતા ગયું શરીર માંથી રહી સ્વરૂપ શુદ્ધાત્મા ત્યાં મુક્યો અને અહંકાર મમતા ગયું ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ અને ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ આ ગ્રહણ ત્યાગ નો કડાકુડો રહ્યો હવે ગ્રહણ કરવાનું ત્યારે તમારે કશું કરવાનું રહ્યું નહિ સંભાળ નિકાલ કરવાનું રહ્યું બધા સમજાય આજે આત્મધર્મી થયા હવે વેદાંત ધર્મી કે વૈષ્ણવ ધર્મી મત ના નહી મત વાળા તો ભટક્યા જ કરશે અનંત આવતા સુધી મત વાળા મતા ભટક્યા કરશે ભટક્યા કરશે એમ આપણો આપણો સ્વધર્મ આત્મા ધર્મ એ સ્વધર્મ બીજા બધા પરધર્મ છે આ દેહા ત્યા ધર્મ એ બધા પરધર્મ અને તે ભયાવ હોય શું હોય અને આ કૃષ્ણ ભગવાન એ જ કે છે કે આટલો ધર્મ છે ભગવાન થયેલા તેના વાત એ કહેલી સમય જ્ઞાની પાસે પડી રેજો કહેશે જ્ઞાન મળ્યા પછી જ્ઞાની પાસે જ રહેજો પડી રેજો કહેશે તમારું કલ્યાણ થાય એટલે નહી પણ બોલાવજો પછી સમજ ને હતા તો હતા થાય નઈ ને અહી પડી રહેવાનું કાને પહેરા કેમ ના પડી રહ્યા બઉ ફાયદો વધી ગયો છે ફાયદો જમ્પાવ નિકાલ કરો કઉ પડી રહેવાથી શું ફાયદો થાય करें वातावरण करें शक्ति प्राप्त थी जाए आ निधि दर्शन जी दान कर प्रत्यक्ष शक्ति प्राप्त थाय डिरेक्ट ए खायरी बीजो रस्त बता थोड़ो थो। મને વધુ નથી પણ રાત્રે સુઈ જાઓને આ દાદા નું નિધિ દાસન રહેવું જોઈએ શું રહેવું જોઈએ ઝોંકુ રેતો વધુ નહી સમજો ના રે ઝોંકુ રેતો વધુ નહી ધીમાળીને આપડા ના પડે એવી રીતે કરવાનું આટલું ડાકતા ઊંઘાઇ જશે ડાકતા ડાકતા ઊંઘાઈ જશે એને મેરેજ ઊંઘાઈ જશે તમારે ઊંઘ લાવવાની જરૂર નહીં તમારે આ કર્યા કર્યો છે એને મેરે ઊંઘી જીદા જ પાણી પડ્યા કરશે આખી રાત થશે હું સુધાર બોલ્યા દાદા ધ્યાન કરતા કરતા બિલ મંગાવતા તમે શું કરશો લાગા કરુ પડી જવાનું નાઠવીને ઉજવાનું ગોઠવી ગાડું કરીને હું આખી રાત પાણી પડ્યા કરે ના કરે એટલે આ ગોઠવીને કર્યા એટલે આખી રાત પાણી પડ્યા કરશે બોલ ને એટલે આખી રાત ભાઈ પાણી ભયા કરે તેને એક દાખલો આપવો સાદો દાખલો એક માણસ કે મારે દહીં હારું બનાવું શું બનતું નથી ચોખ્ખું જયારે દહીં મારું બગડી જાય છે તો એક ભૈયા ને કુ મને શીખવા જ ભૈયા શું કહ્યું દૂધ મંગાવ્યું તપેલી અને ગરમ કરાવી પછી ટાળું પાડી અને મારી દહી નાખી અને હલાઈ દહી નાખીને હલાઈ પછી કે ચાલ મૂકી દે હાલ મૂકી દે સાં ઘરે સાહેબ પેલો અકર વારો પણ મૂકી દેવાનું અત્યારે નવ વાગ્યા છે રાતના તો મારે ધોવાનું કેટલા વાગે તપાસ કરવાનું કેટલા લાગે સાહેક ના તારી તપાસ કરવાની જરૂર નથી હવારમાં આ ગઘાટ તો હવારમાં ઉઠી સવા થઈ જશે હું ગાટ નો ખબર થાય છે તમે જયારે તપાસ તો કરવી પડે ને કે છે એટલે રાતે ડોલર ઉઠ્યો નઈ તમે તપાસ કરવા ગયો બુદ્ધિ વાળો વધારા તો જયારે તપાસ કરવા તમારી માંગણી કરી ને તો દહીનો થઈ ગયો ડકો તો આનું ના થયું તો એટલે તમે બુદ્ધિને આજને રાતે એમ કહેજો કે દાદા એ કહ્યું આજના રાત તું અમારું તું આજ કાલ બપોર આવજે કાલ બપોર તને જમાવીશું અને આજની રાતે તું બહાર બેસી કહીએ થોડું ને એવું કહેશું બહાર બેસીએ થોડું કરે પછી તમારો ડખો નહીં કરે નખો કરીને ખબર પછી હવા મારી પાસે લઈને આવો શું શું તમને થયું તે ભૂલતું થઈ જે સુધારી આપી સમજ ને અને આ જો તમે અમારી આજ્ઞા પાડજો તો ક્યારેય પણ ચિંતા નહી થાય ને કેવી રીતે સુંદર ચાલશે ક્રોધ માં આવ્યા લોકો જતા રહેશે પણ તે તમને સમજાય પડે કેવી રીતે જતા રહ્યા છે હું તમને સમજાઈશ ચલો જોઈ ને હા બધા પૂછી દેડ્રેસ કરે બોલવાની હા એવું કરે એ ખરું થાય પોતાનું ધાર્યું કરે બધા રાજી કાઢે એકને રાજી રાખે બીજો નારાજ થાય તો બને જ કરે એટલું નક્કી હોય કે બધાને રાજી રાખવા છે પછી મેં નક્કી કરે કે બધાને રાજી રાખવા છે મારે પછી વ્યવહાર કર પછી રાજી રાખવા જોઈએ તો પછી આખો રાજી હોય છે પેલા તને હું પડે નહીં પડે એમાં બહુ ઊંડા ઉઠો ને મારે ફાધર જોડે બહુસ્ટમેન્ટ થાય પછી પાછું રાગે પડી જાય બાજુ સમજણ વગર કરે છે આ તો સમજણ નથી પણ આપ બતાવો તો ખબર પડે મને તો ખબર પડતી નથી આપ બતાવો તો ખબર પડે આવું હોય